सर्वे महात्माओ, सकट संग, सर्वे वती अमरा बढ़ा ज भावपुष्पो मुक्ति मणिको भाव पूजन प्रगट परमात्मा सुचरणों मा आगमन समय अं समर्पण छे, दादा क्याय गया जता छता स्वागत करता अमने सबने अरो आनंद थे आप बदा सौभाग्य है कि परमात्मा दर्शन थी शे એવું દેહ મંદિર કુદરતી મહેર થી આપણા બધાના પ્રેમ થી ભાવ થી આપણી સમસ્યા જે મોજૂદ છે અને સાથે સાથે એવું પણ મને આવે છે સકટ સંઘ વતી સંતપતિવ હતી મહાત્માઓના દિલ આપણે કે આ અનેરો નવા અને સિંહ થી મળ્યા કરે દ્રષ્ટિથી દ્રષ્ટિ પરમાત્માની મેળવવાની છે આ દ્રષ્ટિ સંપૂર્ણ પરમાત્માની દ્રષ્ટિએ દ્રષ્ટિ મળીને થઈ જાય બસ હૃદય એટલો તાર જ્યાં જે ખોળામાં બેઠા હોય એટલો જોડીને રાખીએ તો આપણને આખું અનેરો લાભ છે અને એનું હિન્દુ પાછળ છે ज्याा फ्रष्टि थी एक तारत्मा जोड़े जुड़ाये छे, के सुंदर व्यवस्था जड़वाई रहे स्वास्थ्य निमित्ते फरजना भाग रूपे डॉक्टर तरीके सर्ववती हूँ कह छु की आपने घोणो भाव थे परु दिलजो देहमशो नहीं देह नमशो तो परमात्मा ने देह नमवो पड़ से जय सच्चिदानंद अभिनय थो क्षमा मगी प्रगट परमात्मा वितराग पुष्पोनी लाभ लेवामने सौंपो એકબીજા પરત્વે બહુ જ સારી રીતે વિનયથી અને આપણા પરમ વિનયનો ગુણ આપણામાં અંદરથી વિકસતો જાય ખુલતો જાય પાગડતો જાય એવી રીતે આપણે બધા રહીએ અને ખાસ કરીને આ આપ્તપુત્રો છે દાદાના જે દાદાના પ્રતિનિધિઓ છે એમને દાદા સોંપીને ગયા છે અમે એમની સાથે છીએ અને અમારે જુદાઈ રાખવી પડે તોય રહી શકતી નથી એ તકલીફ છે મોટી બહુ મોટી તકલીફ છે તમે હું જુદા છીએ યોગેશાનંદજી આપડા અમેરિકન કવિ આવ્યા છે ભૂપતભાઈ બોલાવો ભારત હો ધમધમાવો બોલવાનું આપજો જયંતીભાઈ બરોબર વારસ અહો દાદા નારસ અહો દાદા ના સુરવીર તારે લાવજો સુરવીર તારે લાવજો કાયર બનો ના ખોઈ દી કાયર બન ના હો કષ્ટો સદા કમ પાજો સદા કમ સિંહ ના સંતાન ને રે સિંહ ના સંતાન ને શિયાળે શિયાળાંતરણાંત સંકટ મેરનાર છે આપ પુત્ર ને બે લાઈન બોલો કવિડા છે બહુ જ આપણને ફેર્યો બહુ નીકળી છે આપ પુત્ર નું જોશીલું જુલુસ આપશીલું જુલુસ વિશ્વનું કલ્યાણ करना विश्व नु कल्याण करना पुत्र जोशिलू जुलू विश्व जो नु कल्याण करना विश्व नु कल्याण करना डूबे नहीं कोई डूबवे नहीं धर्म ना प्रमाण साचवी बोले धर्म प्रमाण साचवी बोले साधु साध् ने व्य ने साधु साध्वी ने व्य ने कवरात वर्तनारिसा कबरात वर्तनार सिंह न संतान कोई थी डर से नहीं सेहना संतान कोई थी डर से नहीं सूरवीरता ધરનાર છે સૌરવીરતા ધરનાર છે જોશીલું જુલુસ વિશ્વનું કલ્યાણ કરનાર છે વિશ્વનું કલ્યાણ કરનાર છે અદભુત અદભુત કમલેશાનંદ પધારો છે તો આપણે થોડી આપડે એકબીજાની વાતો કરી લઈએ અને એમાં એકબીજા હોવા છતાં આપડે બધા એમાં દાદા ભગવાન સિવાય કઈ નથી એ આપણું સામાન્ય અને વિશેષ પ્રકાર એ બંને પ્રકારે આપણું તત્વ છે સ્વભાવ છે પણ હતા અત્યારે આવી ગયા તો એમને પૂછ્યું છે કે અંદર જે જીવાય અને જીવવાની ઈચ્છા છે તે બહાર એક્સપ્રેસ ના થાય અને બહાર ઇન્ટર રિએક્શનથી અંદર ઉપર પ્રમાણે જીવાય ઇન્ટરેક્શન જીવાય રિએક્શન નહીં એટલા માટે બહારનો ત્યાં પુરુષ હાથ ખપે બિલકુલ સાચી વાત છે ત્યારે ઓદોજી ને કહ્યું ઓદ્ધોજી એમ કે અમારે તો આ જ્ઞાની પદ ને જ્ઞાન પણ આ બિચારી ગોવા કેમ સમજશે ત્યારે ભગવાન કે છે કે જરાક તપાસ કરી આવો તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો ત્યારે એમનાથી બોલી ઉઠયું કે ઓધવજી અબડા સબડા માન્યા એ અબડા નીકળ્યા એ શું કરવા ના કે છે દાદાશ્યાં ભાઈ કહ્યું ને શું અને આજના કાળમાં પાંચમા કાળમાં આ પુરુષાર્થમાં આપણને બધા જાણે અજાણે અંદર થી જે બધા સહન ના થઈ શકે એવી પરિસ્થિતિઓમાં અંતર થી થાય છે એમાં આપડે શુદ્ધાત્મા સ્વભાવ છૂટતો નથી એક જાતનું તપ થઈ રહે છે શું કહો છો સાહેબો આપડા આપણા વડીલો બધા શું કે છે થવાનું દરેક તપ થયા કરે આ વસ્તુ એટલી અદભુત ચમત્કાર થયો છે આજે વ્યવહારની ભાષામાં આપણે ચમત્કાર કહીએ અને દાદા ભગવાને કહ્યું છે કવિરાજે ગાયું છે આપડા વડીલો ગાયું છે તે પ્રમાણે અને દાદા ભગવાન આખો દ્વાપર યુગ અને એનો સરવારો સત્યુગ બધો જ આ કળિયુગમાં જે બની શકે નહીં તે બન્યું છે અને કેટલી સંખ્યામાં દાદા ભગવાન દિવ્ય જ્ઞાન માં દિવ્ય જ્ઞાન અને આ ભારતમાં આટલી બધી શક્તિ આટલો વિશાળ દેશ છે આ બધી છિન્ન ભિન્નતા કેમ કરીને હોઈ શકે તો કારણ જોયું તો મિસિંગ લિંગ જડી એમને ઋષભદેવ ભગવાન થી જે અખંડપણે અપાયેલી તે ખંડિત થઈ ત્રણ મંત્રોમાં વહેંચાઈ ગયું અને ભારત દેશમાં વિવિધતા એકાત્મતા છતાં પણ બોલીએ ખરા યુનિટી ઇન ડાયવર્સિટી બધું જ બોલીએ આપણે પેલું ઘડું દેખાય આપણને પરંતુ દાદા કહ્યું છે કે બે સાલમાં એ તો આપણે બધા જાણીએ છીએ બધાને એક જ્ઞાત છે આખું અને આજે આપડે જોઈએ બે હાજર અગિયાર માં યુવક અને યુવાન વર્ગ છે બધા આપણું યુથ ફોરમ તૈયાર થયું છે પાઠક સાહેબ બહુ સુંદર કામ કરી રહ્યા છે તે અમેરિકાથી અનુભવ આવ્યા બે ચાર પાંચ જન આપડા ખરું કે નહીં સાહેબ આપણે શું કર્યું પાઠક સાહેબ ખરું કે નહી દાદા એ આટલી જ વાત કરી હતી અમીન સાહેબ એ ઓગણીસો ચોતેર માં ડોક્ટર કાંતિબેન ત્યાં ગયા અને જતા જોયું અને જે આપણી પરંપરા ગુરુ કે સંત પુરુષ આવે ત્યારે કઈક સુરત ના મંદિર ની વાત ચાલે ભાવ કરજો થયો એમની પાસે પ્રોફેસર સાહેબ એટલે ધીમે રહીને મિત્ર કાંતિભાઈ ડોક્ટર કહ્યું કે કાંતિભાઈ પછી આપી હજાર આપો કે છે લીધું કવરમાં મૂકે કવર આપ કવર મૂકી અને દાદાના ચરણમાં ભેટ ધરી દાદા શું છે આમાં હજાર રૂપિયા છે તો કે આની જરૂર નથી અમારે છતાં સ્વીકાર્યું એમને પછી કહ્યું આની તમારા તરફથી જરૂર નથી તો અમારા મારે આપણે તો એક ટેકો આપવાનો છે કે તમે ટેકા સ્વરૂપ રહેજો અમીન સાહેબ ને કહ્યું ખાલી ટેકો આપડા જસુભાઈ વડીલ સાહેબ કેતા આપણે મોટું સ્વગસ થાય આપણું હમ કશું કરે આ વગર એટલે ટીકા સ્વરૂપ વાત બહુ અદભુત કહી દાદા એટલે વ્યવસ્થિત શક્તિ છે એમનું અવતારોનું આખી શોધખોર અને એનું આખું તત્વ નીકળ્યું અવતારો સમજાય કે જગત જગતની વ્યવસ્થા કેવું સુંદર મૂક્યું અને આજ્ઞા સ્વરૂપ મૂક્યું પોતાનું અનુભવ પ્રમાણ આજ્ઞામાં આજ્ઞા પ્રમાણ બધાને આપ્યું છૂટથી વેચ્યું આનો મતલબ અમને તો સમજાય ગયેલો દાદા કે છે સાચવું સાચવવું તમારા હાથમાં છે રાજા હતા સિકંદર કે છે સિકંદર કે છે જેલ કેદી થઈને આવે છે હવે તમારે શું કરીએ કેવી રીતે તમારી જોડે વર્તીયે રાજા રાજા જોડે એ રીતે ખુમારી નથી એ આત્માના વૈભવ ની ખુમારી છે અને આપણા પુત્રો માં ખીલી છે અદભુત મહાત્માઓ માં રહી છે અને અસીમ જયજયકારો અત્યારે થાય છે આપડા ત્યારે એક સ્વભાવે દાદા નું વિશાળ સ્વરૂપ જે દેહની મર્યાદા પ્રાપ્ત ના થઈ શકે એવું આજે આપણે અનુભવી શકીએ છીએ એટલે એમાં બેન યોગ્ય લખ્યું છે પુરુષાર્થની વાત શબ્દ શબ્દ અનુભવ પ્રમાણ છે એ વ્યક્તવ્ય નથી છતાં એક કુદરતી રીતે અનુભવ પ્રમાણ એમના ભાગે ની આખી રેકોર્ડમાં આગળના ભાવ વણાયેલા તે આજે રેકોર્ડ સ્વરૂપે નીકળે છે શબ્દો તો નીકળવાના જ પરંતુ એમાં અનુભવ પ્રમાણ તમે જોજો એમાં આની વાણી અનુભવ પ્રકાશ કરવા માટે કેવી નીકળી ના હશે પ્રથમ રણછોડભાઈ સાહેબ આપડા હતા અને બોધી કાઢ્યું બોધીને અમારે બહુ બેઠકો થઈ લઈ અને પહેલો અંક નીકળ્યા પછી તો બધું એ થયું પછી અક્રમ વિજ્ઞાન નાનું થયું એમ કરીને ચાલ્યું આગળ તમારું જીવનમાં અનુભવ છે અનુભવ લગજો કે છે બધા એટલે પેલા ઈસ્યુ માં બધા એવા આવે આપણા વડીલો બધા જાણે પુત્ર પણ જાણે એટલે અનુભવ પ્રમાણ આપણે ક્રમ વિજ્ઞાન ગુજરાતી હિન્દી ઇંગ્લિશ નીકળે છે એમાં આજના વધી ગયેલા ખર્ચના પ્રમાણમાં પણ જે રીતે આપણને પ્રાપ્ત થાય છે એ એટલી બધી અદભુત ઘટના છે અને એનો અનુભવ અને આપણો આપણે જે પામ્યા છીએ એ બીજા વિશાળતાએ કરીને જે જે માણસ છે જેમની આત્માવશે એ પામશે એ આપણાથી બની શકે બધા મોકલતા રહેજો અને ત્યાંથી જે જે ટાઈમે સમય જરૂર એની વ્યવસ્થિત કરી અનુભવ એટલે બોલવાનો શબ્દ દાદા કહ્યું કે આપડી અંદરની શક્તિઓ આત્માની અનંત શક્તિઓ છે આત્મ પામ્યા છીએ શૈલેષભાઈ આયા જય સચિદા નિરંજનભાઈ આજે એટલે વાણી શબ્દ એ સંસારનું મૂળ કારણ છે અને એજ શબ્દ સંસારથી મુક્તિ પામવાનું કારણ છે આપણા હાથમાં તો છે નહીં એટલે કુદરત છોડાવતી જશે અને પાછા છૂટવા માટે બંધાતા જઈશું એ શબ્દ પાછો અને બીજો શબ્દ છે કે મુક્તિ પામ્યા પછી મુક્તિનો સ્વાદ મુક્તિ એટલે કે આ બે દ્રષ્ટિ જેમ જેમ પચન થતી જતી જાય છે તેમ તેમ આપણને સમજાતું જાય છે કે કશું કર્યા વગેરે શરીરથી આપણે અત્યારે બહુ એ અને બન્યા કરે છે શરીર તો ચાલે છે બધું કામ કર્યા જ કરે છે આપણે આ બધા જોઈએ દાદાના દેહ નિધન પ્રોજેક્ટો થયા બધું થયું એમાં બહુ જ આપણે જો વિચારીએ સમજીએ તો આપણને બધા ખ્યાલ આવે જ છે બધા સમજે છે કે એમાં શું કરવાથી આ બધું થયું શું કરવાથી થયું આ વાત છે શબ્દ આત્મ જ્ઞાન સ્વરૂપ જ્ઞાન પામ્યા પછી આજ્ઞા ધર્મ કરીને જીવન જાય છે બોલનાર થી નીકળે તરત જ ગુનો લાગુ થઈ જાય છે શું કહ્યું કે બોલનાર બોલે છે એમાં આપણે ના હોય શકીએ તરત જ ગુનો લાગુ પડે છે સમજવા માટે એના માટે તો કેટલું બધું એનું સમજ ને લખાણ શાસ્ત્ર રચાય એક શબ્દ પર અને આપણા જીવનમાં આજના ધર્મથી આપણે આજ્ઞાધામના પુરુષાર્થે કરીને આપણે બોલવાનું સમજવાનું બોલતા નથી આપણે આમાં પુરુષાર્થ છે અમારો બોલતા જ નથી અંદરથી જવાય છે દ્રષ્ટિએ કરીને અને વ્યવહારની દ્રષ્ટિ સાથે પાછું એમાં આપણે એ આપણી સમજ વિકસેલી અને કંઈક સ્થિરતા આવેલી સ્ટેબિલિટી આવેલી લક્ષ્ય ક્યાંક સ્થિર થયેલું જેટલા ભાગમાં ત્યાં આગળ આપણને સમજાય કે સિદ્ધાંત શું છે જરાક પકડાય આપણાથી શું કરાય સિદ્ધાંત એ જીવાય આપણાથી સિદ્ધાંત અને પકડાય ત્યારે સિદ્ધાંતે અલાવનાર નિમિત્ત કઈ હોય નિમિત્ત થાય ત્યારે એ નિમિત્તને આપણે સિદ્ધાંતે ના અલાવવા દેવો એવી રીતે રહેવા માટે બોલવાનો પ્રસંગ નૈમિત આવે અને ના બોલાય તે ડબલ ગુનો થઈ જાય દાદા ભગવાને કહ્યું છે મને તો એક સૂત્ર એવા છે આખો વ્યવહાર એના વ્યવહાર સ્વરૂપે બહુ સુંદર રીતે ભારત દેશમાં પુનર્જન્મ માનતા દેશમાં ગામડામાં આદિવાસી ભણેલા આ બન બધા સમજી શકે સારી રીતે આજના કાળમાં આજના કાળ ને અનુરૂપ દરેક મનુષ્ય કઈ ગઈ તે બોલવાનું લે ને કઈક આપડે એ કઈ એમાં બોલ બોલ કરવું એવું કશું નથી એવું છે ભાઈ આપતા બધા સાહેબ કહું દાદાજી મને સમજાતું નથી સમજાવે જરા એવા છોડ્યા છે અને એટલો આનંદ આવે છે બધા ખ્યાલ આવ્યો ખ્યાલ આવ્યો દાદા વેપારમાં ધર્મ જોઈએ પણ ધર્મમાં વેપાર ના જોઈએ હવે જરાક જો થોડુંક જ કચાશ પડી જાય તો આ સૂત્ર કેવું કામ કરે બઉ સમજવા જેવું છે કેટલું સુંદર એમને આત્મા શું આત્મા એ ગુણ વાતો કશી ના કહી અને સાદી ભાષા ભારત ને શું કહ્યું એકસો કરોડ એટલા બધા એમાં આ વેપારમાં ધર્મ ધર્મમાં વેપાર ના જોઈએ એવું સુંદર રીતે જાય તો સામાન્ય વિકાસ પામ્યા છે બધા માટે જોઈએ તો કેટલી એકરૂપતા આવે આપણને એક સૂત્રતા કેટલી સુંદર રહે અંદર કરીને અને બહાર શક્તિઓ તો ઘણી છે બધા પાસે આજે શું કામ કરે એ તો લક્ષ્મી એટલે જેને સમજીએ છીએ આપણે એનાથી કોઈ સત્તા મોટી થતી નથી ત્યાં ના ના આ જીવન અને જીવનનો આખો સાર જીવાય એવું જે કલ્ચર છે સંસ્કારિતા છે આર્યતા છે અંતર પોતાની સમજીને એમાં ક્યાં કોઈ બોલવાનું આમ તેમ કરવાનું ભાષણો આપવાના કે બધું શાસ્ત્રો રચવાના રહ્યા કશું આ વાત છે અને અમારા પુલિન આનંદ આપત્ર એમનાથી વાણી તમારે કોનાથી થયેલું ભરત આનંદજીને નિમેશ આનંદજીને બહુ સુંદર વાણી કહ્યું છે પણ એ તો બહુ ટૂંકામાં આવ્યું છે બાકી એટલો એનો વિસ્તાર એટલો મોટો છે અને દાદા કહ્યું કે હવે મહાત્માઓ માટે ખાસ કરીને બોલવું સિંગલ ગુનો એવી રીતે જો શબ્દ નીકળ્યો તો તમારી જે શક્તિઓ ખુલ્લી થઈ છે એમાંથી થોડું લીક થશે કે છે શું થઈ જશે લીકેજ તો આખું આ શરીર છે ગમે તેનું હાચવી રાખીએ આપણે એમાં જો લીક થવાનું એક સાધન હોય ને તો એ શબ્દ છે લીકેજ અને શક્તિ ની લીકેજ થાય એટલે પાછું પેલી નબળીઓ થોડી તો હોય પૂરી ગઈ ના હોય તો પછી ખોરાક મળે શું કરે તારે હા એટલે મહાત્મા વ્યવહાર કેવો સુંદર હોય છે ઓછામાં ઓછી વાણી શબ્દો અને નીકળે તો ઉલ્લાસે તો આત્મઉલ્લાસ નીકળે છે આત્માને વાણી નથી છતાં પણ એ આત્મ છે તારાચંદજી ખડે વજ ને દેખો દો મિનિટ દે ત્યા જ્યાદા મત લે ના જોર છે બોલો મિનિટ બોલો બોલ નહીં મશીન કે જય સચિદાંદ આપ ભગવાન કોટિ કોટી નમસ્કાર નિવેદન મહાપુરુષ આયા હુઆર એક શબ્દ પકડ લો કામ કાઢી લો બહુ બરા સંકેત હૈ સંકેત કો પકડ લો પૂરી ઉર્જા એનમે લગા દો આક્રમ વિજ્ઞાન મેં સચ કે હું રાત દિન દાદા સાથા કરો સમય કાકા સિર જ્ઞાન પુરુષ જો હે કોઈ ચોટા નહી હો પુરુષ હજારો સદીઓમાં કબી કબાર આ બડે ભાગ્યશાલી હૈ મેં આપતા હું તો પરમંશ કી સભા હૈકો પરમંશ બના જો પરમ અંશ બના તુલનાસ કે કરેગે જો પરમ અંશ બના પરતા બસો કામ કાઢી લેવો સમય કાચા સિર મારે સમય હૈ એક નિવેદન મેં હમ ઉમર દાદાજી કો લગ જાય હમ હાથ ખડા કરું તું દાદાજી કો લગ મહાપુરુષ કભી જય સચીદાન જય સત ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ મહાત્મા તારાચંદજી અલવરના છે અલવરના અલવર ને દિલ્હી નું સિંહ સિંહ દ્વાર કે છે એવું એ કે છે બધા ત્યાં કયું સિંહ દ્વાર સિંહ દિલ્હી એટલે દિલ્હી ને પોચું હોય ત્યાં અલવર થઈને જવું પડે કે છે અને અલવર એવું ચોક છે અલવર ના છે અને અલવરમાં આપણા સુધીર સંઘ રચાયો છે અને આપના જાણ ખાતર કઉ છુ કે રોજ રોજ ડેલી બેઝિસ ઉપર બે કલાક સત્સંગ બધા કરે છે ત્યાં આગળ ડેલી બેઝિસ ઉપર હા એ તો બરોબર છે એટલે બહુ સમજમાં જેવું છે તારાચંદજી ક્્યાન લીધા અંદાજ છે બોલો તકરીબન તીનસો ચારસો આદમી કો જ્ઞાન હો ચુકા હે ચારસો હૈ અગર જોધપુર મેં આપે તો પચાસ આદમી કલ ભી ફોન આયા મેં દારાચંદજી વચન હે દિન કેધપુર આયે ધન્યુ જ્ઞાન ચાલીસ મહાત્મા આજ સમર્પણ કરેગેન આશીર્વાદ દેવા લેક અકર્મ વિજ્ઞાન કે આપ્યાસ કે સબકો આમંત્રણ ક્યુ નહીં ચિઠી લિ હૈપો નિવેદન હૈ દાદાજી હેત્રો સહિત સકલ કાર્યકર્તા સભી સંપતિ સભી મહત્મા પુરા મહાત્મા સભ્ય હમરી હાર્દિક ઇચ્છા હૈકું ચાર ચાર લગા જય સચિદા પછી બધું કરી આપીશું તમને તો આપણે થોડાક સમજશે ને થોડો અડધો કલાક આપણે દાદા ભગવાનના આપતા સૂત્રો અમારા સંત અને સત્પુરુષ એસ પટેલ સૂર્યકાંત એમ પટેલ ભાઈલીના એ ત્રણ આપતા સૂત્રો માટે પૂછે છે સત્સંગ માટે નમો વિતરા ગાય દાદા ભગવાન કૃપા કરી નીચે આપેલા દાદા ભગવાનના આપતા સૂત્રો વિગતવાર સમજાવવા પ્રાર્થના સાથે આપતા સૂત્ર નંબર બે હજાર સાતસો ને પંચાવન જ્ઞાની અને ત્યાગી માં ફેર એટલો જ છે જ્ઞાની સંયમી હોય અને ત્યાગીય બહુ અદભુત અનુભવ પ્રમાણનું શ્રીમદજી નું બહુ સુંદર પદ છે બહુ સુંદર છે જે લોકોના અનુભવનો બહુ પ્રિય હોય એના માટે બહુ કરાય છે બહુ સુંદર છે એમાં આ સંયમ અને નિયમની વાતમાં દાદા કે છે બહુ ગુરુ સમજ છે બહુ સહેલી રીતે આપે છે એટલે જ્ઞાની અને ત્યાગીમાં ભેદ બતા જ્ઞાની સિવાય સંયમ હોય નહી એટલે એમને ભેદ ના પાડ્યો પણ જ્ઞાન અને ત્યાગ બંને અભેદ સ્વરૂપે સમજાયો શું કહ્યું હ પરંતુ ત્યાગ શબ્દ એકલો લઈ લઈએ આપણે ત્યારે વાત શું બને છે જોઈએ છીએ અને પરંપરા ખોટી નથી હોતી પરંતુ એ પરંપરામાં પરંપરાનો કાર ના હોય અને ડિસ્ટબ્ટ થઈ ગયેલો હોય બધું છિન્ન જેવું જીવન બધાનું હોય અને બહારથી દેખાવમાં અખંડ રાખવાનું પાછું બહુ સહેલી એક્સરસાઇઝ છે ને તો એવા કાળમાં આ વાત ત્યાગ સુધી એટલે આ કાળમાં ત્યાગ તો આપણે વ્યવહારથી પણ બધા સમજે કે આટલું ત્યાગ્યું આ કર્યું તે કર્યું અવતારથી જોતા આવ્યા કે આમાં વ્યવહાર શું કર્યો હતો આ મોક્ષમાં મોક્ષ અને ત્યાગ વસ્તુ જે શું છે ત્યાગ છે કે મર્યાદામાં છે કે અમર્યાદ હો ઘટે આ બહુ સમજવાની વાત છે બધી એટલે ત્યાગ પછી એવા એવા સ્વરૂપે કરવામાં આવ્યો જૈનોમાં આપણે જૈન દર્શન સાંપ્રદાયિક દ્રષ્ટિમાં જૈન ધર્મ માનનારાઓ માટે મહાવીર ભગવાન માટે કહેવાય છે કેટલું કષ્ટ પડ્યું અને ત્યાગ કર્યો દાદા કે છે મહાવીર ભગવાન કઈ એક પણ કષ્ટ પડ્યું નથી અને કશું ત્યાગ્યું નથી હેલો હવે આ કેમનું આના પર કઈક એસે લખવા જોઈએ કઈક ખોટું ત્યાગ શબ્દ બહુ મજાનો છે અહિંસા શબ્દ બહુ મજાનો છે સંયમ શબ્દ બહુ મજાનો છે પરંતુ એ બધાનું સંલગ્ન સુંદર રીતે આજે રજૂ કરવામાં આવે તો આજનો બુદ્ધિશાળી વર્ગ બહુ સારી રીતે ગ્રહણ કરી શકે અને અમે તો વડીલોને આપતા પુત્રોને આજ પ્રાર્થના કરીશું કે આ રીતે દાદા ભગવાન ના વિજ્ઞાન ને ખોલવા દઉં આપણા મહાત્માઓ પણ બધા જ્યાં જ્યાં હોય જ્યાં ફેર શું ફેંકાવા કરશો તો એ થઈ જાઓ એટલે અદભુત સૂત્ર છે આ તો સંયમ ને નિયમ નું એના પર તો ઘણું બધું નીકળે આપણે બીજું લઈએ બોલાવું છે આજ્ઞાધીન પણ શું કહ્યું આજ્ઞાધીન પણ આજ્ઞાધીન એટલે આજ્ઞા ને અધિન પણ શું કહ્યું ગુલામી કહેવાય જો બોલેશ સંયમી કહેવાય એવું નહી ઓકેશ આનંદજી ખ્યાલ આવ્યો કે નહીં મન સંયમ આવી ગયું શું કહ્યું સંયમી થયું નથી પણ સંયમમાં આવી ગયું કારણ કે મનના જાણનારા જોનારા થયા આપણે હવે એટલું બધું જોવા જાણવાનું બન્યું નથી મનને એ તો ચાલ્યા કરે છે મારો ધંધો પણ આજે તત્વે કરીને સ્વભાવે કરીને તત્વ દ્રષ્ટિએ કરીને અમે આ સમજી એ પ્રમાણે ખરું કે નહીં મન એ જ્ઞેય છે ને આપણે જ્ઞાતા છીએ જ્ઞાતા જ્ઞે સંબંધ મન સાથે સંસ્થાપિત થવો એને મૂળ સંયમ કહ્યો અને ભગવાનનું આ જ હતું એશો મેં સાસો આપણ દર્શન સજ્જવો બરકત આવતી હતી ત્યાં આગળ આજે વ્યવહાર ગમે તો કરવા જઈએ તો બરકત દાદા કે છે એમ શક્કરવાર વરા શનિવાર થાય નહી શું કર પણ પછી પડ્યા ત્યાગાજી બધું આ તો રિલેટીવ ને રિયલ છે શું કહીએ આવે તો એ જ મોટી કમાલ કરી છે દાદા એ અમારા જયમે છે બઉ મોટી કમાલ કરી છે એના પર તો તમારે જેટલા માથા અને માથા વિભિન્ન એટલું બધું એમાં પ્રકાશ એ રીતે પડી શકે એવો છે રિયલ ના રિલેટી શબ્દ ઉપર આ કાળમાં ખાસ વ્યવહાર ના નિશ્ચય બોલવા જે હતા એ બહુ પકડાય સાહેબ જોજો તમે એ શાસ્ત્ર ની થઈ જશે કારણ કે શાસ્ત્રમાં બુદ્ધિ એ કરીને પણ બહુ વિશ્લેષણ ચર્ચાની સમજ ને ખોટી નથી કઈ દાદા એ બહુ સમજી લેજો એટલે મહાત્મા આજે આ કર્મ ફળ સ્વરૂપી બુદ્ધિનો પ્રકાશ છે એ ફલિત થતો થતો વિખરતો જાય અને વિખરતો જાય જોવું આપણો ધર્મ છે એટલે કે એમાં મજબૂરી થઈ નથી કઈ એમાં તો સબળતા છે આવૃત્તિ શું સબળતા છે નિર્બળતાઓની સામે એમાં આપણે પોતે અંતરથી આજની ભાષામાં આ દેહ ને દેહનો વ્યવહાર એને વ્યવહાર દાદા એ સમજાયો આપણને એ લૌકિક ભાષામાં વ્યવહાર શબ્દ સમજીએ છીએ એમાં આત્માની હાજરી છે એટલે તો હોવાનો જ છે છતાં આ લૌકિક ધર્મ એટલે પડછાયા રૂપી ચાલ્યો આવો તો ક્રમ માર્ગ ધર્મની આરાધનાઓ ત્રણેય મંત્રોમાં એમાં એ વ્યવહાર તું બોલાયા જ છે અને એમાં માન્ય પણ છે સમાજમાં બધે જ કે આ ત્યાગ ત્યાગ માર્ગ અને સંસારીઓનો સંસાર માર્ગ એમાં આપણને મળ્યું આ અદભુત રીતે એમાં બાય રિલેટિવ આ નામધારી દેહ બાય રિલેટિવ વ્યુ પોઈન્ટથી છે બાય રિલેટિવ પોઈન્ટ થી આનો નામધારી દેહ નો બધો વ્યવહાર એ જીવશે જીવતો છે એટલે હમ પણ કેવો જીવતો કે મરી ગયેલો જીવતો કેવો હા હે પોતે જીવે નહી આવે પોતે જીવે નહી પણ જીવતા દેહમાં એ જીવતો છે હજુ આજ્ઞાધ્રમથી જીવતો છે અને આ જ જીવતો આપણને કર્મફળ સ્વરૂપી બુદ્ધિ ફલિત થતી જેટલી ખાલી થઈ ત્યાં આગળ બાકીનો રહ્યો વ્યવહારમાં વ્યવહાર ચલાવવા માટેનું આપણું સમ્યક બુદ્ધિપણું એના અંશો બધા ખુલ્લા કરે છે એ પ્રતિપક્ષ થાય છે એનો આજની વિપરીતતાની સામે સમ્યક્તા વિપરીતતા એટલે કે એવા અર્થમાં નથી કે કઈ વખોડાય કે એ રીતે નથી વિપરીતતા એટલે પ્રકૃતિના ત્રણ ગુણો એ ગુણ એને અધીન સત્વ રજસ્તમસ બધું વિપરીત શબ્દ શાસ્ત્રમાં મુકાયો છે પણ એ સમજ હો કરી નાખીએ ખુલ્લા થાય બેલેન્સ તારે આપણને જરા સ્વાદ આવતો જાય બધો ધીમે ધીમે આ પુરુષાર્થ છે આપણો એના માટે તો કીર્તન ભક્તિ આખી બહુ દાદા ભગવાને સ્વયં પોતે જ પોતાથી આ કહ્યું કે હવે અમારા અમારા પછી સામાન્ય જન માટે સર્વ ભારત માટે અને વિશ્વમાં જેનું ભાગ્ય છે દાદા છે અમને મળ્યા છે આપતા પુત્ર થોડા ઘણા મળતા હશે એમાં આ એક અમે સાધન આપીને જઈએ છીએ આ સાધ્ય પ્રાપ્ત કરાવી આપનારું સાધન છે આ કળયુગમાં વ્યવહાર ને વ્યવહાર આજનો કડયુગમાં આપણો અંધારા વાળો વ્યવહાર બધો ઉજળો થતો જાય અંદરથી અને જીવવાનું બધાને અંદરથી ઉજરા પણ લાગતું જાય એને લાગે આવું કંઈક આ જીવવામાં સાર છે કંઈક સાર એટલે સંસાર સ્વરૂપ નહી પણ હમજીન જીવવામાં સમજાય એ આ વિજ્ઞાન કામ કરે છે ઘણું દાદા કહ્યું છે જગતના ખૂણે ખૂણે પહોંચાડવું જોઈએ આ પહોંચાડવું જોઈએ એટલે દાદા પાક્કા હતા કે આપણને હવાલો આપીને ગયા બોલો ને એ તો એ તો છેક છેલ્લા શ્વાસ સુધી એમ નતો જતા બરોબર સમજાયું કે નહીં એટલે કે શું આપણે કઈ એક્સરસાઇઝ કરવાની છે પહોંચાડવા બોલો ને નિમ બોલતા નથી હે એક્સરસાઇઝ કર્યા વગર પોચવું જોઈએ ને પેલો ટેકો શબ્દ કહી લો સદઉપયોગ થવો જોઈએ સમય નો સદઉપયોગ ત્યાગ્યો નિયમી હોય એ વધારે સમજાવો કોણ ત્યાગ્યો નિયમી હોય એ વધારે સમજાવો આવું છે એટલે કે યથાર્થ ત્યાગી હોય ને संयमित अहंकारुपे शु शू उ करे कहीं कही नहीं मैं समझाए जेम जम, जम तगा जाए ना जाए अंदर व्यवहार करना ભલે ત્યાગી રહ્યો એવા યોગ હોય છે બધું વાંચ્યું છે હમ ત્યાગ શબ્દ વર્તનાને લાગુ પડે છે શું કહ્યું વર્તનાને ક્રિયા લાગુ નથી પડતો કારણ કે त्याग ये त्यागे वर्त मन, वर्त परिणाम छे, जब परिणाम स्वरूप वचन नुद जुदू होके दादा वीधारी हो समी राखी अपने बदाय भाई समझ બીજું આપતા સૂત્ર નંબર બે હાજર નવસો સિત્તેર બુદ્ધિ બિલકુલ વપરાશે નહી અહંકાર નિર્મૂલ થશે ત્યારે આખું કેવશે અમારે બુદ્ધિ વપરાવાની નહિ અમે અભૂત છીએ આ સૂત્ર છે બહુ જ સંક્ષિપિત કરી છે પણ બહુ વિસ્તારથી સમજવું પડે આપણે સમજાવ આમાં બુદ્ધિને વખોડી નથી પરંતુ મહાત્માઓ ને બુદ્ધિ આગળ જે કર્મ ફર સ્વરૂપ છે ત્યાં ચેતવ્યા છે આ તો ફાઇલ છે કે છે ફાઇલમાં ક્યાં કહેવા પાછા ફાઇલ જેવું સંબંધ થઈ ગયો પછી ચાલે માટે કરો આ ફાઇલ શબ્દ કેટલો અદભુત આપ્યો એમને એના પર તો કેટલું મોટું શાસ્ત્ર રચાય આજની ભાષામાં બધી જ ભાષાઓમાં મુકાય ફાઇલ ફાઇલ બોલીએ છીએ તરત જ આપણે સમજાય છે કે ફાઇલ તો નહીં એવું નહીં બોલો ને મિનલ ના કેસ લે કેટલા ટકા વધારે નોર્માલિટી ત્યાં કહેવાય નહી સમજાયું જય દાદાજી હા બઉ હોશિયાર વિદ્યાર્થી હોય તારે આ સો કરતા વધારે માર્ક મુકાયો હશે પણ સો થી વધારે મુકાતા નથી એટલે આ તો સમજાયું મહાત્મા ચેતવણી બહુ સમજવા જેવું છે બુદ્ધિ મૂકે ત્યાં આગળ દાદા એ ચેતવણી મૂકી છે ખ્યાલ આવ્યો વાંચીએ ધીમે ધીમે સમજ પડે એકદમ ના પડે સો વખત વાંચીએ તર કઈક એનો એક કઈક થાય સમજાયું થોડું કઈ ગ્રહણ થાય એટલે આપતો સૂત્રો નીકળ્યા છે અમારા યોગેશ સાહેબ બઉ મહેનત કરી છે ખુબ મહેનત કરી છે અને મૂકી મહેનત હોય કોઈ દાડો કહો બધા બરોબર છે મૂકી મહેનત મહેનત નથી એમના માટે તો આસ્વાદ છે શુદ્ધાત્માનો બહુ સરસ તો આ બુદ્ધિ આવું છે ભાઈ હા ત્રીજું આપતો સૂત્ર ત્રણ હજાર બસો ને ત્રણ સ્વચ્છંદ શું કરે કે અભેદ બુદ્ધિ ઉત્પન્ન થઈ હોય ત્યાં ભેદ પાડી તો જ મારી કિંમત રહેશે એમ કરીને ભેદ પાડી આપે કોઈ મારી જોડે રિસાવ્યું હોય તો તે સાથે રીસાય ભેદ પડે ત્યારે આ દાદા પોતે પોતાના માટે કહે છે રીસાવવું એ મોટા મોટો ગુનો છે દાદા કહ્યું અને આપણે રીસામાન્ય ભાવમાં લઈ લઈએ બહુ સમજો બહુ સમજો આપણે આ કનુભાઈ ને આ મોટો રોગ હતો તો દાદા બહુ વળીને કાઢેલો તમને કહીએ નજીક ના હોય જે ખબર પડે તો ભાઈ હવે આપણે બધામાં આપણે આ રોગ હોય તો સમજી લેવાનો શું એટલે કે કોઈ મારી માયાથી મુક્તિ પામે બીજા બધા દોરડા છે ને પાછા એકલું ટેપરૂ ગયું પણ બીજા ગુણિયા બહુ ફેલાયેલા છે બધા એ બધો વ્યવહાર છે આપણો સંભાવ નિકાલ કરવો જ પડે છૂટકો નહીં અને કરવો પડે બોલીએ છે કરવો જ પડે એટલે કે ક્રિયાથી બોલતા નથી આપણે એ આજ્ઞા ધર્મ થી બોલીએ છીએ કે હવે આપણે પુરુષાર્થ ધર્મ ક્યાં રહ્યો અને પુરુષાર્થમાં આજ્ઞામાં તો પરાક્રમ મૂકી છે દાદા એ મૂક્યું છે કારણ કે વ્યવસ્થિત શક્તિ કરતા છે અને ફાઇલો સંભાવ નિકાલ કરવો કરવાનો રહ્યો છે એક બાજુ કરતા ત્યાં મૂક્યા અને અહીંયા કરવાનું અહીંયા આપ્યું પાછું તો બઉ હેરાન થઈ જવાય મજા આવે છે ખબર પડે નહિ તો એટલે સમજી ગયા ભાઈ બહુ સારું ચાલો થોડો સમય છે તો કોઈ નું બેક બેસે લઈ લઈએ આપડે હા કોકિલા દિવ્યા ની નિશા ક્યાં છે બેસી જાવ કોઈ હલવાની જરૂર નથી હા કોકિલા ક્યાંથી બે અચ્છા બરાબર બેસો પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ કરેવ્યાની નિશા ખોટી પ્રણામ દાદાજી આપના એકવીસ માં અપૂર્વ જન્મ દિને દર્શન તથા આશીર્વાદ પ્રાપ્ત થયા હતા ગમેતા આવીએ ગમતા ફરીયે પણ દિલમાં જયારે આ અનુભવ થાય ને ત્યારે વાત પકડાય આપણાથી એવું નથી કે ત્યાં પકડાઈ નથી પરંતુ ખરો એનું મરમ પકડાયું દાદાજી આપણી કરુણાની વર્ષા નિરંતર વરસી રહી છે હવે જ્ઞાનવિધિ લેવાનો અપૂર્વ અવસર ક્યારે પ્રાપ્ત થશે એનો વખત આવશે તારે ભાવ કર્યા હા તમે તપાસ કર્યા રાખવી અમદાવાદ અહીંયા પણ હવે અમારા વડોદરાથી બહુ ઓછું નીકળાય એટલે કેલનપુરી મુકામે થાય ત્યાં કરવી અને અમદાવાદમાં ઉત્તમભાઈ મહેતા ને જયમેશ આનંદજી ત્યાં બધું રાખે છે એમને મળવું તમારે દાદાજી આપે યુએસ જતી વખતે આશીષ આપી હતી કે આ ડિસેમ્બરમાં પાછા આવીને જે જ્ઞાનવિધિ ગોઠવાશે તેમાં તમને આ અમૂલ્ય પૂર્વ મળશે જરૂર પણ થોડુંક હવે આ શરીરને તમે આરામ લેવા દેજો થોડો વખત માટે ચાલશે મારે જરૂર નથી હા પણ જરૂર છે અભિલાષા સારું અમે વાંધો નહી આવજો એમને નિમિષાને મળજો અને અત્યમ માબેન આવી ગયું નિરંજનભાઈ તમારી તો બધાસ્ત્રાષા હશે બધી નિરંજન શાહ બધા ક્યાં જુદા છીએ પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ રહે બહુ સુંદર દાદા ભગવાન વિશે કેવાય આપણે ઓમ નમો દાદા ભગવાન વિતરાગ પરમાત્ને પરમાત્માને નહિ પરમાત્માને આપણને તારાચંદજીના પુત્ર વધુ મળ્યા છે વડીલ સાહેબો પાટક સાહેબ રાધેશ્યામભાઈ સાહેબ સુધીરભાઈ એમના પુત્ર છે ઇન્દિરા ઇન્દિરા નામ ને ઇન્દિરા ક્યાં નામ ઈન્દ્ર તો સંસ્કૃતમાં એને સ્પિરિચ્યુઆલિટી એટલે અધ્યાત્મમાં પીએચડી કરી છે અને એમના પતિદેવ આવ્યા છે પવન કુમાર ખડે હો જાઓ ભાઈ તો અમે ગઈકાલે અમે પવન વિનંતી કરી કે અમારા તરફથી ઇન્દ્રાને કહેજો કે અમારા સત્સાધનો છે અને બેઝિક પુસ્તકો પુસ્તિકાઓ બધું છે એનું થોડું ઘણું અમુક સંસ્કૃતિમાં કરે તો કે જરૂર અમે સ્વીકારી લઈશું સુધીરભાઈ સાહેબ ચાલશે રાધેશ્યાંભાઈ શું કે છે મંજુર ને બધા મહાત્મા દાદા ભગવાનની કમાલ કેવી છે સમજવા જેવી છે જે બની રહ્યું છે આપડે જોયા કરીએ શું કહ્યું બહુ કમાલ છે ગજબ કમાલ છે આજે આપ સૌના સમજ માટે અમે કહીએ કે દાદા ભગવાનના સત્સાધનો સનાતન સુખ બેઝિક પુસ્તકો માર્ગની અક્રમ વિજ્ઞાનની માગતો નહી પણ વિજ્ઞાન અને દાદા ભગવાન અને દાદા ભગવાનના આપતો અને મહાત્માઓને વડીલોને સંઘ બધું જ એ સમજ પહોંચવા માટે આજે ભારત માટે આપડા ગુજરાતીમાં જે બધું છે એની સાથે હિન્દી ને ઇંગ્લિશ થશે થાય છે કે જેથી સમગ્ર ભારતમાં બધા લાગે ઇંગ્લિશ કોમન છે હિન્દી અને પરદેશમાં જે દાદા ભગવાનની ભાવના વિશ્વના ખૂણે ખૂણે પહોંચી જાય તેમાં આપણા મહાત્માઓ એક આવે વખત સમય આવ્યો છે તેમ બધા ખીલતા જાય છે અતા તો ખરાબ પોણીઓ હતા પોણીઓ ખાવા માંડે છે કમળો રજનીકાંત રજનીભાઈ રજનીભાઈ સાહેબ હરા અમેરિકાની આખા વર્લ્ડ ની મોટામાં મોટી કંપની વેસ્ટિંગ હાઉસ એના મોટા ઓફિસર અને એ રિટાયર થયા છે એટલે એમને કાર્ય ઉપાડી લીધું છે એ કંપનીને માટે એમને આખા વર્લ્ડમાં ફરવું પડેલું સિનિયર હતા એટલે બધા પ્રોજેક્ટોમાં અને એમને સાઉથ કોરિયામાં એક બે ત્રણ વર્ષ કે જે હશે તે બ્રાઝિલમાં આવું બધું એમને બહુ રહેવાનું થયું એટલે સાઉથ કોરિયામાં સ્પેનિશમાં અને પોર્ચુગીઝમાં આ ત્રણ ભાષાઓનું આ ટ્રાન્સલેશન એમને સ્વીકારી લીધું છે આલ્બર્ટા કરીને છે તેનો એક જિલ્લો ભાગ પશ્ચિમમાં કેનેડાના બઉ કુદરતી સંપત્તિ વાળો છે એમાં કેલગરી કરીને શહેર છે ત્યાં જવાનું થયું હતું મહાત્મા ત્યાં જીતુભાઈ કેવા સર હતી એની બાજુમાં સ્પેનિશ બેન હતી નેબર હા બરોબર છે તમે કયું વાત સાચી જીતુભાઈ ત્યાં પેલી એરપોર્ટ વાળી એની વાઇ એરપોર્ટ પર કામ કરે છે આખો તો એની બાજુમાં રહેતી હતી અને જીતુભાઈ વાતો કરે એટલે બઉ ગમેલું તો મેં પૂછ જીતુભાઈ પૂછે ને કે અમે તને એક પુસ્તક આપીએ તો તું ટ્રાન્સલેટ કરી શકીશ તને કા કર્યું પ્રયત્ન કરું કે છે ખરેખર થયું છે અને ભરતભાઈ મારફતે આવી ગયું છે વસંતભાઈ સાહેબ સિનિયર છે જુનિયર છે હા તમારો ના દીકરો દીકરાનો દીકરો એ તો કરી લેશે હવે એનું બહુ સુંદર છે આ સ્પેરી બહુ સરસ છે એટલે એને સોંપવામાં આવ્યું છે અને પછી બીજી રીતે થશે એટલે એટલે આ તો દાદાની કમાલ વાત કરીએ છીએ કશું કમાલ ના કરે એવા કમાલ પુરુષ અને આજે હાજરા હાજુ છે બધા આપણી જોડે બધા જોડે હાજર હજુ આપણે આટલો આનંદ લઈ શકીએ તો ના લેવાય એટલે આપણે પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર નંબર ત્રણસો ને બાવીસ જેમ જેમ મનુષ્યનું આંતર ડેવલપમેન્ટ થતું જાય તેમ તેમ ભગવાન નો કૌશ ભય વધતો જાય આવો ડર વધવો એ વિકાસ નું સૂચક છે ચાલો અમે કઈ દઈએ એમને અમે ઈચ્છા છે કઈક કે આ ભય સ્વરૂ છે સમજવામાં ભાઈ ને વિકાસ કેવો એમને પકડ્યું ભય હોય વિકાસ એને કેમ કરીને કહી શકાય આ તો અક્રમ વિજ્ઞાન ની ભાષા છે સાહેબ બરાબર અમારા ચંદ્રકાંત વાત નહીં કરી દાદા ભય હવે સમજાય છે ભય શું છે તે અને બહાર વ્યવહાર કરીને તો મને પગલે પગલે જ્યાં જ ભાઈ ભાઈ વારું જ લાગ્યા કરે છે પરંતુ અંદર નિર્ભયતા રહ્યા કરે છે બહુ જોખમ છે એમાં બહુ જોખમ છે આ મનુષ્ય મન વચનકાર નો દેહ પંચમ કારનો આખો ભય સંજ્ઞા છે અને એ તો ઠીક છે આપણે અહિયાં હોય આપડા સંજોગો હોય એટલે બધું ચાલી જાય બાકી અહિયાં શું કે વિશ્વાસમાં જોજો તમે પણ આપડે ભારત દેશ છે ત્યાં આગળ અહીંયા આગળ બધા રહી શકે છે આવી રીતે આવું બીજા કોઈ દેશમાં નથી રહી શકાતું કોઈ રજનીભાઈ શું કહો છો વસંતભાઈ એટલે ભાઈ સંજ્ઞા છે મન વચન કાય માં બરાબર દાદા નિંદ્રા સંજ્ઞા છે અને ભય સંજ્ઞા છે આ ત્રણ સંજ્ઞાને કારણે આ કષાય રહ્યા કરે પરંતુ ત્રણે સંજ્ઞાઓથી આપણે મુક્ત થયા છીએ અને આપણને નિર્ભય પદ પ્રાપ્ત થયું છે અભયદાન થયું છે આપણને દાદા ભગવાન થકી કૃપા એ કરીને એ અભયદાન થતા જ આ ત્રણે સંજ્ઞાઓ થઈએ છીએ છતાં દેશ એની સાથે રહ્યા છીએ એટલે આજ્ઞાધર્મ આ કારને અનુરૂપ આપ્યો કે હવે રહ્યું તે ફાઇલ રહી તમે નહીં ફાઇલ બસ એનો સંભાળ નિકાલ કરી નાખો શું નડ્યું ક્યાં આવ્યો નિરંજ લાગે તેમાં તમને શું માધો આવ્યો ડર જેટલો ઓછો થયો એટલી સ્વચ્છંદ કે છે માથું પેરવી લાગે ડર જેટલો ઓછો થયો એટલી સ્વચ્છી નિડરતા વધારે જે ઓલવેઝ નેગેટિવ સાઈડ માં લઈ જાય અને એનો ઇગોઇઝમ મજબૂત થાય ખબર નહીં પડે એટલે જાગૃતિ ખૂબ બઉ સાવધાની પણ માગે છે હવે આજ્ઞાધર્મ ને કરીને જીવન જયા એમાં અત્યંત સાવધ રહેવા જેવું છે મન વચનકાયું પડે અને મન વચન કાય આપણને જેવાડે છે એની જોડે રહીને સાવધાની શું છો જે આપડે શની જોડે સાવધાની ર ના રહેવા દેવું છે બોલતા નથી યાર ડોક્ટર સાહેબ બોલો તો હવે ઓળખી ગયા રેવાશે નઈ બા એટલે ધીમે ધીમે જવા જશે ચોર જ્યાં સુધી ચોર દેખાયો નથી ત્યાં સુધી મજા કરે કરે પણ દેખાઈ ગયો સાહેબ જાણી ગયા આપડે ધીમે ધીમે નીકળી જાવ ભાગી જાવ કે સમજાયું ને આ સાવધાની રાગનું એટલે કે દ્વેષ ભાવમાં રાગના બીજ પડે છે અને રાગ ભાવમાં દ્વેષ ના બીજ પડે છે આ પૂદલ છે સંસારની શું કહ્યું મહાત્મા એ નાચ ને નાટકમાં ક્યાં રહેવાનું આપણે જોવા માટે જોનારા થયા આપણા માટે બીજા વગર કોણ જોશે એને જોશે કોણ અને આપડે હરખું ના જોઈએ તો આપડે આપણા નાટકમાં આપણે શું થઈ જાય નાચ થાય છે તો એની જોડે નાચવા જાય તો પેલી કે અમારા રાજા એના માટે નાચીએ અમારો રાજા જ આવું કરે છે કે આગળ જઈએ કે શ્રેણી આઠ માં તમે સૂત્ર ઓગણત્રીસ મુ પૂછો છો એવી યાર્થ સમજણ છે એવી નિર્દોષ દેખાયું થાય કેવળ જ્ઞાન ખુલ્લું એટલે એના અંશો સમજવાના અંદર અને કારણ માં એટલે એ આમ વાંચે તો કોઈને પકડાય નહીં અકરતા તો સંજ્ઞાથી પણ આ તો અક્રમ વિજ્ઞાન નું વાક્ય છે અક્રમ વિજ્ઞાન ની સમજ છે એમ જવું પડશે નહી તો ક્રમ માર્ગ તો પૂદગલ કરતા છે કેવું જ પડશે કઈ જશો દાદાજી જીવશો કેવી રીતે સ્વરૂપ અંદર સમજાતું જતું જાય એ સમજણ પડી અને સમજણ નો ભાગ રહ્યો એ કેવળ જ્ઞાન કારણ અંશો કેવાય છે કેવળ જ્ઞાન અંદર થી પ્રગટ ના થતા જાય તો તમારો ચરમદેહ તમને પ્રાપ્ત ન થાય એ અંતર નો કારણ ચરમદેહ તૈયાર થાય છે આખો ને આખું આ થઈ શકે છે પણ કેવો અહીંયા બહુ સારી વાત છે એટલે કે ઉત્કૃષ્ટપણે એને એક અવતારી કહ્યું ઉત્કૃષ્ટપણે એક અવતારી કહ્યું અને મધ્યમપણે બે અવતાર અને જઘન્ય એટલે સામાન્ય ત્રણ અવતાર પર એક જ થાય બાકી રવાનું કઈ રહી ના જ શ્રેણી આઠ અડતાલીસ સૂત્ર રાહ શબ્દ અને રાહ જોવી એ ત્રીજી આજ્ઞાનો ભંગ કરે આ તો દાદાનું બહુ જ ઉપડી ગઈ અરે શું કરશું તપાસ કરી દૂર દોડ બે કલાક જેવું આ બીજી બસ મળે તમને તો મહેતાજી કે શું કરીશું આ બે કલાક ભારે થઈ પડશે દાદા એ તે વખતે આ કર્યું કે અમે તો હું એટલે શ્રીમદ રાજચંદ્રજી અનાનુપૂર્વી એવી ગોઠવણી છે ગણવાના તમારે નૌકાર મંત્ર બોલવો હોય તો તમારે ઘણી જુદી રીતે બોલી શકો છો અનાનુપૂર્વી એનાથી તમે જાગ્રત રહી શકો શું કહ્યું આમ ઢાંચો બાંધ્યો એટલે આમ જ કરે એવું ચાલો સમજાયું ને આપડો બધું અનાનુપૂર્વ્યું સમજાયું આ ચીલા ચાલુ આવ્યું ને જીવન મન વચન કાયાનું હવે આપણે નહી એમાં એટલે દાદા ભગવાન બે ઉત્કૃષ્ટ દે એક આ બસ ની અને પેલા બારવટીયા જોડે દોસ્તી કરવાનો મને ફસ આપી દીધું કોઈ દે આપતો શું કેવું છે કઈ સમજા કે નઈ ભાઈ રાહ જોઈ રાહ જોઈ એટલે મારી જોડે ભરો આવે તમે છૂટા થયા છો તો પણ દાદા પેલું ચીકાસ ને ગોર માખી બેસે ને એને નીકળવું હોય તો ના નીકળે ચિકાસ કરી એટલે જે પેલી ચિકાસ ઓછી થાય પછી થઈ જાય બધા ભયની હાજરીમાં એની અસરોથી મુક્ત રીતે રહી શકે છે તે નિર્ભય કહેવાય આ તો સમજાય એ વાત થઈ ગઈ હમ આપણે આપણા શરીર જોડે સમજી લેવાનું શરીર બધા ભય ના સામ્રાજ્યમાં જીવે છે આપડે અંદર થી નિર્ભયતા કેવી આપણે કશું રહ્યું નથી હવે સાચ છેલ્લું કોણ હાંતિભાઈ કાંતિભાઈ આ બધા ફરમાવો આ સૂત્ર બહાર ના કામ માં લાગે જો આ તો અપેક્ષિત છે એટલે હું છું એ મહાત્મા અમા છે દ્રષ્ટિ હોય તો નહીં તો ભૂતગલ વ્યવહાર કરતા માનવું જ પડે નહીં ચાલે નહીં એનું જીવવાનું બધું થઈ જાય फाइल नंबर एक का संभाव से कैसे निकाल करे नरेश धारीवाल बरबर कहा है नरेश ठीक है फाइल नंबर एक शब्द बोलनी जरूर नहीं है ये समझनी है हमें क्या बताया बोलो आज्ञा धर्म जो दिया है वो हमें समझने के लिए दिया है क्या क्या समझ करनी है तो नरेश जो है अभी वो नरेश के साथ हम जिएंगे आज्ञा धर्म से वो भी नरेश के साथ वाला भाग रहा इसीलिए आज्ञा धर्म नरेश को दिया गया क्योंकि नरेश जीवंत है समझे आज्ञा धर्म જીવંત કે જીવંત નહી બતા સમજ લો બાત ક્યા બોલતેનંદજી ફાઇલ શબ્દ બહુ મહત્વ કા સમજના હૈ બોલના બહાર બોલો નહીં મો નંબર કી ફાઈ સાહેબ મત બોલો તો અચ્છી હે કે જ્ઞાન લે તો ગડબડો જાય હા ઓ ફાઇલ હૈ ફાઇલ હૈ કમસે કો અશાતા પહોંચી હૈ આગે તો નિકાલ આઈ હૈ તો હેઠના હૈ શાત્માજ્ઞા શક્તિ પ્રકાશ મે નરેશ મેભાવે નિપટારા કરનાિકાલ કરના પડેગા અભી હવે કો અશાતા ન હોવે બસ દુઃખ ન હોય દાદા ભગવાન ને બતા દાદા ભગવાન એક સુબહે મેં મહાત્માઓ જૈસે નિંદ્રા સે જાગૃત હોતે નરેશ નરેશ કે મન વચન કાયાસે સારા દિવસ કે દરમિયાન હો દુઃખ ના હોસી કો દુઃખ ન હોય પાંચ દફે બોલ લેગા પીછે દિન કે કામ મેં લગ જાઓ દાદા ભગવાનનેહ તક ખાતરી લી ગરંટી અમે કૌન દેગા આજે કાલ મેં આપકો સારા દિવસ દરમિયાન જો ભી હો જિમ્મીદાર આપ નહી મેં અભી કોણ દેગાઇસા ખાતરી આપતો પુત્ર સાહેબ એ બાત હે નરેશભાઈ સમજે એ તો અશાકાતી બાત કોઈ ભી બાજ નેહત્મા જીવન અભી અંદર જીવન બના ક્યા બના શરીર તો જી રહ શરીર અંદર અંતઃ કરણ હૈને તો અંતસ્કરણ કે સ્તર પર પ્રજ્ઞા પ્રકાશ મેન આજ્ઞા ધર્મ ઐસી જાગૃતિ અંદર જીવન મે આજ્ઞા નરેશ કોઈ શુદ્ધાત્મા શુદ્ધાત્મા કે પક્ષ કે પ્રજ્ઞા સાથે શક્તિ કે પ્રજ્ઞા કે પ્રકાશ સે હમ અંતસ્કરણ કે લેવલ પર નરેશ મે જીવે સમજ મે આ ગયા ચાલો ક્યાં બતા हाँ तो फाइल जब फाइल जब शरीर को कुछ बनता है तब वो फाइल निकाल के लिए काम करवाती है आपको संज्ञा देती है कि करो फाइल निकाल और नहीं है तो दादा भगवान कीर्तन भक्ति करवाती है दादा भगवान सर्व होते होते हम हो जाते हैं ऐसे हाँ दोनों प्रकार से जय सचिद बस चलो आपने पति क्यों कौन से સમજી લેજો બરોબર છે ને એટલે આપતા પુત્ર સાથે કેવી રીતે તમારે સમજી લેજો બઉ સરસ હમ એવી રીતે રેજો કારણ કે એ મોટા થાય એવા જ નથી કોઈ જ મોટું થાય એવું નથી કોણ બોલે છે સુધીભાઈ કો બતા સુધીભાઈ ઇંગ્લિશમાં કરવું હોય તો એને કઈ વાંધો નથી આપણને લાભ કરશે એનો સવાલ નથી પણ પછી દેખો તારાચંદજી પુસ્તક હૈ ને એકી ઢંગસે બનતા હૈ સભી કાલે લે કે ઉમે ફાઇનલ આતા સમજે ને અભી હો ગયા હે હિન્દી સમજે ઇંગ્લિશ મેગા દેખ લેના સમજે અભી છપાઈ ભી હોયગી ચાલો તારાચંદાચંદા તારાચંદી सभी तारिक, को चार, चार, चार। बता देंगे, तारिक, देंगे। तारिक बोलेंगे सत्ता क्या नया अव तो सर्वना अन्वे प्रत्यक्ष दर्शन नो आज आपने दशक महीने लाभ मल्छे तो दरक जय सचि संघ सर्व महात्माती हूँ अपना सक संपति श्री सुधीर भाई साहब ने विनती करीस के स्टेज पर आ सर्व महात्मा नेशनल इंटरनेशनल सर्व महात्माती सुधीर भाई साहब सकपति आप करें एम यूएसए न संपत्ति वसंत भाई आई जाज कार्यक्रम उजवाये એને બેસી સમગ્ર વિશ્વના સર્વે સંઘો ના પ્રતિનિધિ તરીકે આપણે આજે દસ મહિના આપણે આજનો કાર્યક્રમ સ્વાગત છે એટલે આપ સૌ વતી પ્રગટ પ્રભુનું સ્વાગત કરું છું આપ સબ બોલો કણુ દાદા નું આપણું સ્વાગત કરીએ છે બોલો ચરણ કમળ સંદેશ એક સમયમાં પચેર તારુ નવ ચેરોલ નો ફોન કરું ચુ ચિત્ર ટીવીઝન પ્રગટ રૂપ કે બાર ભરતી કેલમપુરી ક્ષેત્ર ને જગદીશભાઈ અમીન રાત દિવસ અહી પડ્યા પાથરા રહે છે અને દાદાની કોલેજ માં નાનપણથી તૈયાર થયેલા જગદીશભાઈ ની સાથે પણ એક વખત દાદાની બધી જૂની જૂની બધી વાતો સાંભળવા જેવી છે અને એમના ઘેર ગયા ત્યારે બહુ પુષ્કળ વાતો દાદા અંગેની થયેલી કે દાદા પછી દાદા આવે અને દાદા ધીમે રહીને કે કોણ છે કઈ રીતે બોલાવતા હતા કે શું તમને કઈક કોઈક રીતે સમજો જગો જગો સુઈ ગયો છે એટલે જગો તો સુઈ નથી ગયો જગો તો જાગેલો છે हम बेचार वु केवी नमो वित्रा गाय अक्रम विज्ञानी संपूज्य दादा भगवान ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूचु પ્રગટ પ્રત્યક્ષ પૂજ્ય અનુદાદાજીને અત્યંત ભક્તિ પૂર્વકર્વે સંગપતિઓને નમસ્કાર દાદાજી આજે અંત આપનું ભાવ ભી સ્વાગત કરીએ છે તાલો જોશ થી મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ તમિલનાડુ બંગાળ તથા અમેરિકા કેનેડા ઇંગ્લેન્ડ આફ્રિકા ક્ષેત્રે વિર્યા છો પરંતુ આ વર્ષ આપનું વિહાર પર્વ તરીકે આપણે ગણી શકીએ लांबा समय सुधी आ विहार पर्व रू परंतु आ वर्ष आप विहार पर्व अमने अनेक रीते संके गैरहजरीक संकेतों दरक महात्मा ने कई ने कई करिक दादाजी मैं हे कनु दादाजी आपना जन्म थी अजन्म आपना पुज्य दादा भगवानी स्थापना थी भरक्षेत्र शोभा वही સર્વસમર્પણ વિના જ્ઞાની પુરુષમાં એક અશ્રુ રૂપે છે અમે તો આપને આંખમાં એવી રીતે સ્થાપ્યા છે એક રીતે જોઈએ તો અશ્રુ એ આપના પ્રત્યેની શરણાગતિનો એક દસ્તાવેજ છે એક ડોક્યુમેન્ટ છે આ પ્રગટ મળ્યાથી અમને ખરેખર સુખ વર્તાય છે આપના દર્શન થી અમારામાં પરમાનંદ સુનામી આવી સ્વાગત કરીએ છીએ આપનું સ્વાગત કરીએ છીએ આજે ઉત્સવ સમાન એક પ્રેમ પર્વ જેવું લાગે છે આપનો કેટ કેટલી બાબતો માટે સ્વાગત કરીએ આપતો રૂપ રસ घन स्पर्ति सभर रिजलेटिव जगत न संवेदवाडिये सनातन सुख प्रगट से अनुभवीवी तमने गेरंटी आपी है दादा आजे आप न स्वागत कर आपनी अनुभव दशा मे प्राप्त थी अढ़क स्वितर विज्ञानी सामग्री ચેતન જગતને સમૃદ્ધ સમૃદ્ધ કરવા માટે પૂરતી છે આકરામાં આકરી ઉગ્ર તપમાંથી શુદ્ધ કુંદન તરીકે આપશ્રી અમારી સાથે વિરાજમાન છો આજ્ઞા પરમ વિનય અવેદતા લઘુપણું દશા સંઘ પ્રત્યેની નિષ્ઠા તે પ્રત્યેની મહાત્માની સમ્યક જવાબદારી છે જાગૃતતા કરવા માટે દાદા અમે આપનું સ્વાગત કરીએ છીએ દાદા વારંવાર અમે રૂબરૂ મળીએ ત્યારે અભેદતા લઘુપણું પરમ વિનાય આ બધાની વાત પુષ્કળ કરતા હતા અને એ આપણી એક હવે જવાબદારી થઈ ગઈ છે પોતાના પોતાપણા ખાતર संघ स्परिटे नज्ञा कर्तव्य है, है दादा भगवान वारंवा कहता कि अमे संघ ने आधीन छोटा दादा वारंवा कहता था कि अमेर संघ ने आधीन छे दादा संघ ने ગૌરવ પ્રદાન કર્યું છે દાદાએ તો સંઘને ગૌરવ પ્રદાન કર્યું છે પ્રમાદ અને નિર્લેપતા સંઘના હિત માટે જોખમરૂપ આપણે નિર્લેપ ના રહી શકીએ અમારી આવી સમજ ના દર્શન બદલ અમે આપનું સ્વાગત કરીએ છીએ અક્રમવિજ્ઞાનના સિદ્ધાંતોનો સૂત્રોનો સૂક્ષ્મ સમજ્યા વગર દુરુપયોગ કરવાથી જાણે અજાણે સૂક્ષ્મ જ્ઞાનને પુષ્ટિ અપાઈ જાય છે ઘણી બધી દાદાના વાતો અને સૂત્રોનો ઉપયોગ કરી અને એક જોખમ ઉભું થઈ રહ્યું છે આના પરિણામે ભ્રાંતિમાં રાખીએ છીએ વિતરાગો અને જ્ઞાની પુરુષોના સિદ્ધાંતો સામાન્ય વ્યવહાર માટે શતરંજના વ્યૂહ તરીકે વપરાય નહીં ખરેખર તો સહજતા એક વિરલ વસ્તુ છે તે બાબત સાચી રીતે રજૂ કરનાર હે જ્ઞાની પુરુષ અમે આપનું સ્વાગત કરીએ છીએ સંસારના આગ્ર આડઈ અભદ્ર અભદ્રતા અવિનય સામે આપના પ્રેમ કરુણા અને અભિનતતા છલકનતા અને અમે જોયા છે ત્યારે આપણામાં મહાવીર કૃષ્ણ દાદા ભગવાનના અમને દર્શન થાય છે ત્યારે આ દાદા અમે આપનું ભવ્ય સ્વાગત કરીએ છે પૂજ્ય કનુ દાદાજીના અક્રમ વિજ્ઞાન વિદ્યાપીઠ મહત્વ અમે સૌ જાણી ગયા છીએ સમગ્ર વિશ્વમાં વિતરાગ વિજ્ઞાન જ્યોત પ્રગટાવવા નિમિત્ત ભાવે શું શું ઉપાયો કરી શકાય એનો મોકળા મને સતત ઉપયોગ રાખો છો અમારા પરિવારના ઘર મહાવિદે ક્ષેત્ર જેવા બની ગયા છે દાદા અમારા બધાના ઘર જાણે મહાવિદેક ક્ષેત્ર બની ગયા છે દાદા ભગવાને દર્શાવેલા મૂળભૂત હેતુ સાધવામાં પ્રાણ વાયુ સમાન છો આ વિજ્ઞાન વિશ્વમાં પહોંચે તો જરૂર આપે હમણાં જ કહ્યું ચમત્કાર સર્જી શકે એમ છે અમદાવાદ એરપોર્ટ પર તારીખ બે બાર અગિયાર ની વહેલી સવારે સકળસંગે પૂજ્ય દાદાજીને અભિનંદનની એ મોતી માળા ધરી તે આપ શ્રી મુખીથી તેમાંથી આપના એ નિમિત્તે આપના શ્રી મુખેથી સરળ સંદેશ સાંભળવા જેવો છે આપે કહ્યું કે દાદા ભગવાન આપણને જે એક બહુ મોટું અભિયાન સોંપ્યું છે કે ભારત અને સમગ્ર વિશ્વના ખૂણે ખૂણે દરેકમાં આપણો અંતર આનંદ પ્રગટ થતો જાય ખુલતો જાય આ દિવ્ય સંદેશ પ્રતિભાવ રૂપે હે કણું દાદા ભગવાન आपू भू स्वागत करें फरी बोलो भव्य स्वागत कर स्वागत संघ वी कर एक वस्तु कही दू के संघ बहुत विस्तर तो जाए चारे को बढ़ो विस्तार के हम अपने कोई जगह एक गाइडलाइन जीव સંકલન ખાસ કરીને અને સહજ રીતે આપણે કરીએ કોઈ જગાએ કંઈ કરતા પણ છતાં પણ એટલું બધું કરવા જેવું છે કે એક્સ જગાએ ખબર હોય તો વાયને ખબર ના હોય ને વાયને ખબર હોય તો ઝેરને ખબર ના હોય હવે સંકલન કર્યા વગર છૂટકો નથી જેથી આપણું કામ બહુ સરળતાથી આગળ વધે અને એની ગાઈડલાઇન બધું વડીલો અને વરિષ્ઠો ભેગા થઈને તૈયાર કરીએ છીએ કોઈ પણ કાર્યક્રમ પ્રસંગ ગોઠવવો હોય એનું પણ આપણે વ્યવસ્થિત તંત્ર ઉભું કરવાનો પ્રયત્ન કરીશું અને દરેકને મહાત્માને દરેક મા દાદા એક પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ છે દરેકને કઈક કરવું છે પણ એમાં આપણે ચેનલાઇઝ કરવાની બહુ જરૂર છે દાખલા તરીકે રજની આપણે કહ્યું હવે દાદા એ તો નાયાગ્રહ ના જીવા છે નાયગ્રહ ના જીવા છે બધા પ્રોજેક્ટ સળંગ કરે લાઈન સર ઇમેલમાં દરરોજ મૂક્યા કરે છે એટલે હું થોડો ગભરાઈ ગયો છું કે આ તો પછી રાવણ જેવા દસ માથા જોઈએ દાદા જય સચિનભાઈ જય સચિદાનંદ હવે પછીનો વડોદરાનો આ અઠવાડિયાનો કાર્યક્રમ બુધવારનો બહેનો સત્સંગ વન ના બેન મહેશભાઈ પટેલ ગુલાબ વાટિકાંદશે ગુરુવારની સ્વરૂપ કીર્તન ભક્તિ અને સત્સંગ સાંજના સાડા થી સાડા સાત એ બાબુકાકાના હોલમાં રહેશે અને આવતા રવિવારે અઢારમી તારીખે આપણી રેગ્યુલર પ્રાથવિધિ જ્યોતિલાબેન ઠાકુરભાઈ પટેલના નિવાસસ્થાને पंदर प्रताप कुंज सोसाय आर्यकन्या विद्यालय पास कार्यालय खाते रह खास दादाजी प्रत्यक्षता जगदीश भाई आ केलनपुरी खाते तन मन धन थी खूब सेवा छे अपना बधदये जगदीश भाई ने कही छे ते एक अमे बी साथ छे तब जय बोला अडेज छे आल तैयार थो आखो इको साउंड प्रूफ खूब सरस सारी रीते ओल इंडिया जगदीश भाई बात करू मिनट जैन समाज ओल इंडिया जैन समाज एम खूब सुगंधी फैलावना प्रतिष्ठित पुरुष दीपचंद भाई गार्डी जैन हसे जानता हे एमने कोईपा हो दिगंबर हो स्थानकवासी हो ऑल इंडिया जैन समाज त्रीस एकत्र एक तारीख एक महीना पहला अव महीना पहला अः होल जो अह्य जी एम कहू कि अरे अः जैन समाज ने अं भेगो करवो आ महीना त्रीस एकत्र दीपचंद भाई गाड़ी ए वडील खूब वडिल खूब जैन समाज प्रमुख वो पधारगदीश खूब सारी रीतेमार बने एटली तियां बढ़ी व्यवस्था पूरी थे सामें आ केलनपुरी आपू स्थल एमने नक्की कर ना अह भेगा एगा मुख्य જગદીશભાઈ જયારે છે એની બાજુમાં મહાવીર જૈન વિદ્યાલય છે એમાંથી ખૂબ અત્યારે સારી સારી હોદ્દા પર છે હિન્દુસ્તાનમાં ભારતમાં સારા સારા હોદ્દા ઉપર ને ખૂબ સારી રીતે એજ્યુકેટેડ પામેલા એમાંના આપણી જોડે એક છે ડોક્ટર શૈલેષભાઈ એ પણ મહાવીર જૈન વિદ્યાલય અને કમલેશભાઈ એટલે એ બે છે અને એ મહાવીર જૈન વિદ્યાલયમાંથી જ બહાર નીકળેલા અને આપણને પણ આપણે વાત કરી છે કે થોડોક એમને કારણ કે લોકોનો જે રીતે આખો શેડ્યુલ હોય એમાં થોડોક ટાઈમ મળે તો આપણે આપણું કહી શકીએ એક વિતરાગની વાત આપણે જણાવી શકીએ એના માટે ખૂબ સારી રીતે અહીંયા આયોજન હું બરોડાના મહાત્માઓને ખાલી વિનંતી કરીશ હરીશભાઈ સંગપતિ સાહેબ અહીંયા છે કે બરોડાના મહાત્માઓ रीते आ सागीदारको ए रीति थी जरूर थीजो कारण केलनपुरी आ तीर्थ अपना माटे बारे महीना जागतु राखे एवं जगदीश भाई ने अखा अपना वड़ोदरा संघ ने अपने कई रीते मददरूप थी कारण के जोड़े जोड़े पाची सात आठ दादा भगवान महाप्रकाश पर्व पुण्यतिथि 7 सात 8 आठ जान्युआरी प्रसंग है दादाजी ने प्रत्यक्षता में मोटा मोटो प्रसंग आ वर्षे एट्ले कि बे हज़ार बारों एट खूब महात्माओं आवा खूब जगह फोन चालू थी गया है एटले बरोडा महात्माओ खूब अमने मददरूप थजो सेवा आपनी जो है ये आशय थी जधी बात करूँ छूला ડોક્ટર શૈલેષભાઈ કે કમલેશભાઈને જે રીતે અનુકૂળ હશે ત્યારે જગદીશભાઈને મળીને આ ગોઠવા એ પહેલા કારણ કે બીજા બધા આપતો પુત્રો તીવરી સત્યાવીસ ડિસેમ્બરથી એક જાન્યુઆરી શિબિર છે એટલે બીજા બધા આપતોપુત્રો ત્યાં જશું અને ત્યાંથી સીધા અહીંયા આવશું એટલે સત્યાવીસ થી એક તીવરી ખાતે પણ છે અને અહીંયા પણ મોટો આ જૈન સમાજ ભેગો થાય છે એટલે આપતોપુત્રો એક બે જણા રહેશે અને સાત અને આઠ जान्युआरी महाप्रकाश पर्व आनंद आनंद पंपकमा चंपक भाई मम्मी आया चंदन बेहन छो अ परेश भाई हाँ पाचड़भा दूर से खास हूं परेश आनंद जी ने कहू के बे मिनिट आप कह सो એટલે આપ અને આ સર્વે મહાત્માઓ અહીંયા આવી અને અમને સેવાનો લાભ આપજો અને અમારી પર કૃપા કરજો જય સચિદાનંદ કામરેજ ચાર રસ્થા આપત પુત્રો નું સંયમ ધામ પૂજ્ય નાગરદાદા એમના દીકરી મણીબેન તરફથી એમના દીકરી મણીબેન તરફથી આ ચોવીસ કલાકની કીર્તન ભક્તિ કામરેજ મહાવિધેય તીર્થ એમાં ચોવીસ કલાકની કિર્તન ભક્તિ આવતા સની રવિ છે ખાસ આ મહાત્મા માટે જાણ માટે દરેક પ્રોગ્રામ અક્રમ વિજ્ઞાનમાં આવે છે તેમ છતાં અમે જાહેર કરીને ખાલી આપને એટલો બધો સહકાર અને સપોર્ટ महात्मा तरफ थी खास कर एक एक आप्पुत्र तरफ जबरजस्त सपोर्ट मैके अरी छाती छप्पन गजड़ी थी जाए कि हम दादाश्री नंदुरस्ती प्रार्थना बीए पर हमें खरेखर एक्शन ना समय आयो अपना बढ़ा संघवती महात्मा वुत्र तरफ એમાં બધા આપ બધાનો પોઝિટિવ સહકાર હશે એવી મારી વિનંતી સંઘ છે એને આપને માન્ય હશે હા કે ના બોલો હા જય સચિદાન જય સચિદાન હવે આરતી સમય છે સિમંદર સ્વામી પ્રભુ અને દાદા ભગવાનની આરતી બધા જ પોતાની જગ્યાએ બેસીને ભાવ પૂર્વક આરતીનો લાભ લેશે અને દાદાજી દરેક મહાત્મા પ્રાર્થના છે પાછી હું રિપીટ કરું છું જે આજે ટેકા સ્વરૂપે વાત નિમિત્ત નીકળી છે તો સર્વ આપતા જય સચિનારાયણ સંઘ સંઘના સર્વ પ્રકલ્પો અને સર્વ મહાત્માઓ આ દાદા ભગવાન વિતરાગ પરમાત્માના જગત કલ્યાણના યજ્ઞ કેલનપુરી તીર્થ હવે દિવસે દિવસે આખા સમગ્ર વડોદરા અને અરસપરસ દરેક જગ્યા એ ખૂબ પ્રસિદ્ધ અને આપ માટે થયું છે માનનીય મુખ્યમંત્રીનો કાર્યક્રમ બોડેલી ખાતે થયો ત્યારે કલેક્ટર સાહેબ એમનો મેસેજ આવ્યો અને ફોન ઉપર વાત કરી અને આપણા ત્યાંથી સંગમાંથી આપણને આમંત્રણ આપ્યું અને અમે ત્યાં ગયા મોદી સાહેબને આપણા તરફથી જે કંઈ મોમેન્ટો કંઈ આપવાનું તે અર્પણ કર્યું હવે વડોદરા ખાતે જ્યારે પધારી રહ્યા છે ત્યારે એના કન્વીનર તરીકે મ્યુનિસિપલ કમિશનરે આપણી ખાસ કિલનપુરી તીર્થ પાસે આવી અને અહીંયા આમંત્રણ આપ્યું જેથી આપણે સ્વીકાર કર્યું છે અને આપણે પંદર તારીખને ગુરુવારના રોજ એ કાર્ય સદભાવના કાર્યક્રમની અંદર ડોક્ટર શૈલેષ આનંદજી દીપક આનંદજી હું અને વડોદરાનો બીજો સંઘ એ રીતે દાદાના વારસીવાદ લઈ અને દાદા ભગવાન નિમિત્તે તો જ્ઞાન આરાધના પર્વ ની ઉજવણી કેલનપુરી ખાતે દસ અગિયાર બાર ફેબ્રુઆરી શુક્ર શનિ રવિ દસ અગિયાર બાર ફેબ્રુઆરી શુક્રસન ની રવિ બે ના રોજ અહિયાં શુક્રસનની સ્વાધ્યાય શિબિર થશે અને રવિવારે દાદાજી સત્સંગનો કાર્યક્રમ રહેશે દાદાજી સત્સંગ માટે જ આવશે બાકી મહાત્માની જેમ તીવરી થાય છે એમ એજ શિબિર એને બધાનું આયોજન કરવાનું છે સત્સંગ કીર્તન ભક્તિ પદો ગરબા ત્રણ દિવસની દાદાનો જ્ઞાન આરાધના પર્વની ઉજવણી થશે જય સચિન અત્યારનો એડવાન્સમાં કહેવાનું કાર્ય આયોજન એટલું જ છે કે મહાત્માઓ પોતાનું શેડ્યુલ એ પ્રમાણે એરેન્જ કરી શકે અને ટિકિટ ખાસ કરીને મુંબઈ અને બીજા બધા મહાત્માઓ પોતાનું બુકિંગનું પ્લાનિંગ કરી શકે અને ત્રણ ચાર પાંચ ફેબ્રુઆરી મુંબઈ મુંબઈના સર્વ મહાત્માઓ જેમાં સમાયા છે એવા આપણા સરયુબેન એમને ત્યાં કાર્યક્રમ છે તો ત્યાં પણ ખાસ પધાર જેવું સરયુબેનની ભાવના છે જય સચિદ